સંત પુરુષ એ એ ભ્રાંતિ વાળા છે અને આ તો ભ્રાંતિ ગયા પછી રિલેટિવ જ્ઞાન છે આ રિયલ જ્ઞાન છે એટલે ભ્રાંતિ ગયા પછી નું આ જ્ઞાન જાણવા કરવા માટેનું જ્ઞાન શું છે ભ્રાંતિ કરવી પડશે જુદું છે બારમીના પૂછી ભેગા થાય તો આપડે કઈ આ તમારા સસરા પેલો સસરો આપડે મારે સસરો મારે કશું લેવા દેવા નથી શું થયું ગયું આવું બોલાય ભાઈ વાંચો એવું ના બોલતા રમી રમવા अवतार मे एवं आप कहो कर्मो प्रमाण बेन पूछे थे के दादा भगवान एम के आपने कर्मो प्रमाण अवतार मे तो हूँ सारा कर्मो करू के खराब कर्मो करू તો એ કર્મો ની નોત કોણ લે છે કર્મો કરવાની નોંધ રાખવાની જરૂર નથી આપડા લાય માંથી બોલીએ પરિણમ પામશે હા આટલું ભીડ ખાઈ જાય ભગવાન બારવા આવવું પડે આપણું અફીડ થઈ ગયા એનું પરિણામ એને મેળવે કોઈને લાવવું પડે બસ અહી માણસ જે માણસ છે તે પાર્ટી જનતા કરશે જનતા ભોગવે અને અગરું કાલે ઢેર ઢેર કરે બીજું લબારીઓ કરે કરે અઘરું નહીં કરે નિંદા ના નથી તમે ખાવાનું નાખ્યા પછી કોણ નોશ કરે છે નાખ્યું નાખ્યું મરમ ખાલી ખા રાતે ખા કર્મોની હોય તો એ કર્મો ની નોંધ કોણ કરી ભગવાન ભગવાન નોંધ કરનાર ના હોય આપડે કરીએ તે જતી રહ્યું સંભાળો ભાઈ એક જણ ક્યાં છે કે આ યમરાજા જમરા છે તે જીવ લેવા આવે અત્યારે લે જમરાનો પગાર કોણ આપતો ભગવાન આપે શું રોકડા પોષણ સીધી મહેનત કરે કેવી રીતે મહેનત કર્યા પછી યમરાજ પણ જો ભગવાન નો અંશ હોય તો એને પોષણ પણ જરૂર નથી યમરાજ જો ભગવાન નો હોય તો એને પોષણ પણ જરૂર નથી ભગવાન નોશ જો હોય તમારી એમની મય સરવાસ ને એની સરવાસ ને આ અંશ હોતા છે કઈ પીચી થાય વસ્તુ છે એ કોરું નથી કે એના ટુકડા ખરી કરીને બધા ગાલે આવરણ છે ને તે આવરણ માંથી અઉ સ્વરૂપ છે અજવાળું એક કોણું પડ્યું હતું એટલું કોણું પડ્યું હતું પાંચ એટલે અવશ સ્વરૂપ અજવાળું મળે છે આ ને તમે ખબર માર્યું What did they do? પેતાસ લાખ તરીકે સેકન્ડ વર્લ્ડ વોર ની અંદર એક જ એક્સપ્લોઝન ત્રીસ લાખ માણસો મરી ગયા ત્રીસ લાખ હાથમાં ક્યાં કહે મા એક માણસ ત્યાં જ મન દુખાડ્યું અસર થાય છે ને અસર થાય છે ને ખાલી અપમાન કર નથી થતી અસર તો ઇન્દ્રિયો અપમાન નથી થતી હા અસર તો ઇન્દ્રિયોને થાય કે આત્મા ને નથી થતી આપડે આત્મા તમે છો નહીં આત્મા નથી મળ્યા બોડી કેમ કે નવી ચીજ કોઈ ઉત્પન્ન થતી નથી આ જે દેખાય છે આખે એ બધી અવસ્થાઓ છે અવસ્થાઓ વિનાશી હોય અને મૂળ વસ્તુ અવિનાશી હોય અવસ્થાઓ વિનાશી આ પોતે અવસ્થા અને આ વે વસ્તુ વિનાશી તેમાં બડાઈ ફડાઈ ટેક કર્યા કર જાય મૂળ વસ્તુ જો છે ને પછી બાર બાર તેની સિરિયર પૂરીટ વીતાનો સ્ટેજ કે મતલબ ઓવિરાશી ઓલી નાજી હમ તો વિનાશી એ આત્મશુદ્ધિ પહોંચે ન તો દે તો આઈ સી તો જોક કુકે સરે એ અવિનાશી છે મેટર અવિનાશી નથી પણ એનર્જી અવિનાશી શક્તિ અવિનાશી છે તમારી વાત માં ભૂલ છે એલિમેન્ટ વે આર કન્વર્ટેડ ઇન ટુ નાઈન ફાઈનસ આઈસી ને એક બુલખા દીધી આપડા ઉપર બોલ્યો હૈ કન્વર્ટ એક કમ્પાઉન્ડ કુદી હરમો ફિનેશ આવતાને જેને ઓસતા રે ઓ કન્ઝર્વેશન ઓફ એનર્જી મેથડ ઇસ કોન્સેર્વેશન ઓફ એનર્જી તો આઈસી તો વધા કો પ્રિન્સિપલ ચાં તો કોન્ઝર્વેશન ઓફ પદાર્થમાં છે તમારી ખુલા છે એવું કહો છે તમે પોતે કમ કરોલો છે તમ મને કયું ભગવાન સંગની ખુરાસુ થાય કે તો એકત્રીસો ગણાય ભગવાન ક્રિએટર નથી એવું તમને થોડું સમજાયું તો ચાર પીછા જરૂર રાખો એક પીજા શું રાખો મને થયો નથી એક્સ થયો બોલ્યા તમે બોલ્યા મને સમજ્યુંજ થયું નથી કે આટલા પર્સેટું કેટલા પર્સન્ટેજો મારી નબળાઈ તમે થોડો ખુલાસા કરતા જાઓ આ જગત શું છે કોણે બનાવી કેવી રીતે શું કે નથી ભગવાન આનો કોઈ પણ ક્રિએટર નથી ભગવાન કોઈ પણ ક્રિએટર નથી ભગવાન ના ક્રિએટર ચાલે ના એવું એમને નથી ભગવાન તારે એવું નથી પછી આવે તારે એ તો વસ્તુ તમે જાણતા તા એટલે પછી મેં એમાં પૈસો મગાવી નઈ મારે છે એ જાણતા તાર ખુલા છે કે પૈસા મારે મગાવી પછી બીજી બાજુ પૈસા જ મળે છે મને મારી રીતે સંતોષ થયો છે તમારી સંતોષ કરાવ છે આ બીજાને તો થયું જ છે પણ તમારું તમને એટલા નહીં થયો તમારું મારો તમે સંતોષ થયો છે ટકાવારી મને હવે બીજી કઈ આગળ વાત નહીં નહીં જૂની વાત જવા એક આગળ ની વાત કરો આવે અને અંબાજી કરતા વાત કરું છું પણ કઈ બચ્યા નહી ચાલશે ને બોલ ઉઠવા ના દેવાનું નિરાશન મુસલમાન માં સુટેલા જોય છે તળેવ તેઓ છે એમાં કોનો પાવર વધારે ઝા થઈ જશે એવું અંબાલા પૂછે છે કે આપણા હિન્દુઓના દેવ હોય છે પછી ઉભા ઉભા સ્ટેન્ડિંગ આપડા જૈનો ના દેવ બેઠેલા હોય છે અને મુસલમાન ના દેવો તૂટેલા હોય છે તો કે આ કોના દેવ ની શક્તિ વધારે ઉભા હોય તેરી ઉભા હોય તેરી બેઠો તારું ઉભો થાય ડાળગર આ તો જો તાર કોળા મારે પાછે ભૂતાવ તરે દોડે બરાબર મેં કતો વારન કરી દે ને માન દે ને આપડે એના આશીર્વાદ આપીએ ફરી સાથે ગાર ભંડાર માં રૂપિયા લેવા આવ્યો કે મારે બહુ દુઃખ છે તો સો રૂપિયા પછી આપણને હશે ને આપણે કહ્યું ઉપકાર ઉપર અપકાર કર્યા કરે દસ વખત કરે તો એ સુપર કહેવાય સુપર થાય એટલે દેવું બધાય પણ નામ કહો ફેરવારી સુપર હ્યુમન શું આપણી ઉમર જેમ વધતી જાય ને ઉંમર જેની વધે ને તે બધા તકલાદી વસ્તુઓ તો જ હોય ને અને તકલાદી ને જોવાય પરમા આવી ને એટલે આપણા ની મના હોય કાયમ નામ ક્યાં વધુ હોય જે વસ્તુ કાયમ ની છે ચાલો બે થયા હતા એની બીજા ત્યાં ઈશ્વરમય देश्वर नो वास पी बीजा ईश्वर ऐसी जरूर वाला पूछे दरेक मनुष्य ईश्वर मई है दरेक ईश्वर नो वास पी बीजा ऊपर वाला ईश्वर र आकाश है आकु बदे પૂછ્યું છે તને શું લાગે છે ઉપર ઉપર તો બાપો ને તો બધે ફરીયા આકાશ છે શું કહું અને તારી બધી અરજીઓ છે ને લોસ્ટોપે ઓફિસ માં કઈ તો માલિક જ માં એ તો ગભરાયો વિચાર્યુંડ્રેસ લખાવો તો આપ્યુંડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેન મેડ નેચરલમાં ક્રિએશન કહેવાય ત્યાં નથી ઘરો બાજા આ બધા પન ખાવાય એમાં નથી સમજ પડે બીજે બધે જ છે હવામાં પાણીમાં આકાશ માં અગ્નિ માં પણ દેવો છે એ છે રઘુભાઈ પૂછે છે કે આત્મા નો સચ્ચિધારણ કેમ કયા આત્મા આત્મા એટલે શું એ શું સંજ્ઞા છે આત્મા શબ્દ એ સંજ્ઞા છે સેલ્ફ સેલ્ફ ને સચિદાન છું સચિદાનંદ છે સચિદાનંદ એટલે શું સત એટલે અવિનાશી એટલે જ્ઞાન દર્શન અવિનાશી જ્ઞાન દર્શન ઉત્પન્ન થશે તારે સ્વરૂપ થશે કે શું કે છે તમે સમજાયું અવિનાશી આ વિનાશી જ્ઞાન દર્શન ઇન્દ્રિય જ્ઞાન છે એટલે વિનાશી છે તેનું અવિનાશી એ ક્યારે પણ વિનાશ ના થાય કે અવિનાશી જ્ઞાન દર્શન એ સત એટલે અવિનાશી સત નો અર્થ જ અવિનાશી સમજે સત્ય નો અર્થ અવિનાશી નહિ સત્ય વિનાશી હોય અને સત એટલે અવિનાશી અવિનાશી કા જ્ઞાન દર્શન થશે એટલે એટલા માટે આપને અવિનાશી જ્ઞાન દર્શન કહ્યું બીજો પ્રશ્ન છે આત્મા આનંદ ભૌતિક આનંદ થી ભૌતિક આનંદ આનંદ આનંદ છે જ આ તો મનની મસ્તી છે ખાલી સમજે આનંદ તો નિરાકુરતા હોય કેવો નથી આનંદ એ તો કલ્પિત સુખ છે એને દુખે કલ્પિત છે શું છે તમને આદેશ ની ખોર આમિષ નહીં તમ ભૂખ્યા થયા હોય આવી આપે તો તમને દુઃખ થશે અને મુસ્લિમ ને આમિષ નહીં આપે ખુશ થશે તમારી કલ્પના કયો છે એના પર આધાર રાખે કોઈને જલેબી ગાવતી હોય કોઈને ના અપાવતી શું કોઈને સ્ત્રી જોયે કોઈ કે મને સ્ત્રી ના શું એટલે કશા કોઈ વસ્તુ સુખ નથી એની કલ્પના ઉપર આધાર રાખે એટલે આ કલ્પિત વસ્તુઓ છે શું છે પ્રશ્ન પૂરા થઈ ગયા શું ગામ તમારે ત્યાં તમે પરિવાર યોગ્ય તમેપક કુમાર ના ભરવું ના ભરવું સ્ટેશન આવ્યા પછી આ માણુસ ના સ્ટેશન આવ્યા પછી બઉ બઉ ના ભરવું પડે પછી બીજું નામ તેનો નાશ તો પણ નામ મળ્યું આત્મા નું નામ હોય નઈ એ અનામી છે શું થયું એ નાશ હોય નઈ સમજય ને ચાર પછી બધા સ્વર્ગે જાય છે અને જે ખરાબ કરે છે તે નર્કે જાય છે તો કે આ સ્વર્ગ અને નર્ક છે ખરેખર ચાર ગતિ છે અને સ્વર્ગ નર્ક બધું છે કેવી રીતે આ રીતે આખું બ્રહ્માંડ છે તેમાં વસલા ભાગ માં આખા પેટ છે ને પેઢ જયારે કહેવામાં આવે છે ને એ છે મધ્યલોક છે મધ્યલો એ મધ્ય લોકમાં બે લોક છે એક મનુષ્ય દેખાય છે ના દેખાતા દેખાય દેખાય છે આ દરિયામાં છે બધા તિર્યંત લોક સમજ ને એ મધ્ય લોકમાં છે આ તાપી થી નીચે આના પેઢા થી ઉપર તમે સમજો ને અને પેઢા થી નીચે ના નર્ક લોકો છે અને કાતીનો ભાગ દેવ લોકો દેવ લોકો રહે છે નર્ક લોકો છે હવે આમાં કર્મ કરી શકે છે મનુષ્ય એકલો મનુષ્ય લોકો એકલા એટલે ટેસ્ટ એક્ઝામિનેશન બેઠેલા છે મનુષ્ય બીજા લોકો ને એક્ઝામિનેશન બીજા લોકો પરિણામ ભોગવી રહ્યા છે એવું થયું એતે મનુષ્ય પરીક્ષા આપે જો એમાં પાપ હોય મનુષ્ય ધર્મ આવ્યા પછી તો પાપના ટકા હોય તે દંડ થાય એટલે દંડ જ માટે જાનવર જવું પડે વધારે દંડ હોય દર્શકમાં જવું પડે ઓછો દંડ હોય જાનવર માં જવું પડે અને ક્રેડિટ થયું હોય ડાયબિટ કાર્ડ થયું હોય ક્રેડિટ થયું હોય તો પછી ઊંચા મનુષ્યમાં જાય ઊંચા મનુષ્ય એટલે શું મહેનત હોય બાપા એ બધું કરીને તૈયાર રાખ્યું લાલ લડાઈ મોટા થાય એટલે ઊંચા મનુષ્ય થાય અને એનાથી વધારે ડાયબિટી ક્રેડિટ હોય તો દેવગતિ માં જાય ને અને ક્રેડિટ દેવગતિ માં કેટલા ડિપાર્ટમેન્ટ છે લગભગ ત્રીસ ચાલીસ ડિપાર્ટમેન્ટ છે ઉપરા ઉપરી જેલું બીજેલું ક્રેડિટ એ પ્રમાણે સમજાય ને આ ડેબિટ નું ત્યારે મુક્તિ થાય સમજાય તમને એવું કઈ ગોઠવ્યું તમે ના ગોઠવાની ગોથવી છે કેટલા વર્ષ સુધી રાહ જોઈશું મુક્ત થઈ જવાય કોટ નથી ટોપી દે ને સંભાલ કહેર ના સુરત સુરત ના આપડે કોઈ ખોટું કરતા નથી કોઈ બુરુ ઈચ્છતા નથી હા ખોટું ના કરનારા જે છે ને એ નર જ હોય છે એ તો આપડા દુનિયામાં એવું લોકો કરે છે જાણવું કેવું એટલે ખોટું કરતા નથી એવું બધા ઘણા કેનારામેન મળે છે ત્યારે સારું શું કર્યું તમે એ કહો ઇતિહાસ લખી લાવો આખો દારો ખોટું કરો છો ને આવું ના બોલશે ને ત્યાં પછી ખોટું કરી રહ્યા છું બિલીફ સાચી થયા પછી સાચી કરે ત્યારે શું તમારે ત્યાં કહો બહાર નીકળો ભગવાન કેટલી વાર જાગૃતિ હોય ને આ તો નિરંતર જાગૃતિ પાપો ભક્મીભૂત થઈ ગયા તો માટે આવાનો લાભ પૂરેપૂરે ઉઠાઈ રહજો અમારી આજ્ઞામાં રહેજો એટલે કલ્યાણ તમારું તમને ચિંતા થાય મારે બધા આવો મળ તમને કઈ પણ નહીં થાય પૂર્વક હોય ગપુ હોય કે ડેફિનેશન હોય એની ડેફિનેશન હોય કે ના હોય એ દરેક ડેફિનેશન ડેફિનેશન ખબર ના પડે પછી તમને સમજાવ્યું આ નથી ક્રોધ પડે ને એટલે તમને સંતોષ થશે બીજું વાક્ય આપ વિચાર કરતો તેના જાણકાર અને સા વિચાર કરતો તેના વ્યવસ્થિત વ્યવસ્થિત છે એ ધીરજ નું ચઢાઈ લે છે ધીરજ પ્રેરણા આપશે પસંદગી વ્યવસ્થિત પ્રેરણા આપશે અને બધું વ્યવસ્થિત તમારું ચઢાઈ છે તમારે જોયા કરવા અત્યાર સુધી હું કરતા માનતા ભ્રાંતિ હતી ઇટ હેપન થઈ રહ્યું છે ઇટ હેપન્સ હેપન થશે એટલે આને લોકો ભ્રાંતિ બોલે મેં કર્યું મેં કર્યું કારણ બીજું ખબર નથી એટલે એટલે પોતાને સમજાય છે ખરું બું છું બીજો ખરેખર એવું સમજાય છે ને પોતાને ઠીક બેસતું નથી કરવું અને ચાલ્યા કરશે સો ને શેષ થાય ને આ પાછા મુખ એમ ઘટમાં ચાલ્યા જ કરે હવે કકડવા માટે છે આ ઉપરી ઉપરી વાળું નામ કેવાય અંડર હેન્ડ નું સર્વસ્વ રક્ષણ કરે તમને લાગે છે અન્યાય થઈ રહ્યો એટલે આ બધી જરૂર નથી આ ભૂલ છે બધી શક્તિ કેમ ગાત માં પ્યારો તોડ્યો વ્યવસ્થિત આપણી આપડાખલો પૂરો થઈ ગયો હા પરમાણુ છે આત્મા ચેતન છે અને પરમાણુ પરમાણુ જળ છે એ પરમાણુ કેવા છે સ્વભાવ પરમાણુ આ બળશા બન્યું છે એને આપણે એને છૂટું પાડી દેવાનું સ્વચ્છ જોઈને ભ્રાંતિ થી ઉભું અને આ શુદ્ધ જોવાથી જતું રહે છે મૂળ પરમાણુ શુદ્ધ પરમાણુ પરમાણુ પછી જયારે આપડે વિચાર કરીએ કે આને આમાં દાન આપવાનું છે એટલે પરમાણુ વી પ્રયોગશા થાય શું થાય દાન આપવાનું બોલ્યા ભ્રાંતિ થી પોતે આપતો નહી છતાં ભ્રાંતિ પરમાણુ બધા અને મિશ્રા પછી શુદ્ધ જોઈએ તો મિશ્રસા થાય ને એટલે હવે તમારે આ વસંત તમારા ફાઇલ નંબર વન તમારું ભૂખ કૂતરું એટલે તમારે જોડે એ ચોખ્ખો બરોબર છે એટલે ક્યાં વધી વ્યારથી બંધેલું છે શું છે સત્ય બંધેલા હતા વ્યારથી બધા વ્યાજ ના કરાય એટલા માટે નિકાલ કરજો ને પાચમી આજ્ઞા કેટલા અવતારની ખોટ છે અને એક જ ખોટ એક વાર વાળી એ તો દર્શન કરવા આવો કેટલાક તમારી પાછળ પડ્યા છે આ ચીજ મળતી નથી આ નિરંતર સમાધિ રાખે એ નિરંતર સમાધિ સ્થાન છે ઉપાધિ માં સમાધિ સ્વાગત ની હોય ઇન્કમટેક્સ કાગો બાબા પણ જાય નહીં ઇન્કમટેક્સ સાહેબ કરું આપડે ખર વસંત ભંકાર હતો અને આજ ખરેખર વસંત નહીં નહીં પણ હું ખરેખર સુધાર્થ નહી અહંકાર ગયો શું થયું અહંકાર ગયો મમતા પણ એટલે આજે અહંકાર મમતા ગોન અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાના શુદ્ધાત્મા નું ગ્રહણ થઈ ગયું એટલે ગ્રહણ ત્યાગ નોટો નિકાલ કરવાનો ત્યાગ કરવાનું ત્યાગ ત્યાગ તમારે નિકાલ કરવાનું સંભાવે ઈશ્વરભાઈ અભ્યા ગ્રહણ ત્યાગ નો કડા કુટો ના ગ્રહણ કરવાની હતી તે પોતાનું સ્વરૂપ થઇ ગયું અને ત્યાગ કરવાના હંકાર ને મમતા એ ત્યાગ થઈ ગયો રહીશું કશું શું કેવા બહિર્મુખી જ્યાં મુદ્દાત્મા કે છે બહિર્મુખી આત્મા કહે છે એ દશા હતી જ્યાં સુધી સંસાર સુખ છે અને ભૌતિક માં જ જ ભાવના છે ત્યાં સુધી તમે બહિર્મુખી હતા હા સુખ આત્મા જે સુખ આયા પછી સુખ જાય સમજ ને એટલે સનાતન સુખ માં આવ્યા તમે એટલે તમે શુદ્ધાત્મા છો એ તમારું સ્વરૂપ એ તમને આજે પ્રતિથી બેઠી પ્રતિ અનુભવ થશે ધીમે ધીમે ધીમે અનુભવ થતો જશે અને પછી છે તે સુધાતમાં ફાઇલો છે ત્યાં સુધી પૂર્ણ સુધાત્મા થવા છે આ ફાઇલો છે ત્યાં સુધી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ તમારું સ્થાપન થયું આજે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ તો થઈ ગઈ અને આ ફાઇલો નિકાલ થઈ એટલે ફૂલ ગવર્મેન્ટ તને હજુ નઈ આજે સ્થાપના થઈ ગઈ પૂરી થઈ જશે ને ક્યાં સુધી આવ્યું હા માસના માસના જામ રહે ને પછી માસના ને ખાઈ જાય પેલો માછી માછીમાર ને હવે આવશ્યક કરવાનું કઉ છું આવશ્યક ખાસ કરવાનું કહી દઉં છું ભગવાને કહ્યું જ્ઞાની પાસે જ પડી માટે પેહલા તો લોકો ઘેર વાઇસ ની અંદર છોકરાને કે ભાઈ છોકરો દુકાને બેસે છે એ દુકાન ચલાવે અને હું હવે મારું આત્મા કલ્યાણ કરવા માટે જવું તમે જાવ છો ખરા પણ પછી થોડો ટાઈમ પછી બાપ છે એમની પાસે જ પડી રહે પુરુષ પાસે હવે અત્યારે મારી પાસે પડી રહ્યા એવું તમારું છે ખરું કોઈ પડી રહ્યું ભાઈ આવે છે બધા ચેઠિયા એવું રહેવા છે અને ના પડી રહ્યા તો રસ્તો બતાડો મગન લાલ પ્રેમથી કોણ આર્સ ઈશ્વર ને માને શું તે સ્વયંભૂ છે કોણ સ્વયંભૂ છે આતિક